ખ ખ ખ ती शोतयन स्कण आशय થઈ ગયો જય સચિદાંદ મહાત્મા હો જય સચિદાનંદ આપતો પુત્ર સાહેબો જય સચિદાન કવિરાજે બહુ ગયું છે જાગી ગઈ પાક્કું ને બરાબર ના આવે ક્યાં બધા ઊંચા કરવાના છે પણ અંદરથી તૈયાર થયા તો બધા બહાર એન્મે આવે હમ કોઈ કિલ્લો ભેદી શકે કિલ્લો ફોટ ના ભેદી શકે કોઈ અનેકમાં એક હોય તો એકને ભેદી શકે એવું નથી અનેક પણ આ પાંચમો આરોને કર્યું બહુ વસમો છે દાદા ભગવાનને મળ્યા પછી આ પ્રકાશ પછી પણ બહુ જ પડે છે જબરજસ્ત હાચમવું પડે છે આ પૂતગલ પૂતગલને સંયમ રાખવું એ કંઈ ખાવાના ખેલ નથી લોડાના ચણા છે પોતાનું જ પાછું બહુ એ છે આ થોડા કવિરાત લઈએ થોડું આવ્યું છે બાકી છે તે લઈ લઈએ હમ હમ એ હનુમાનજી કા લઈ લેંગ ગે બરા સાપ હંરાજજી આપ ભગવાનના બે આપતા સૂત્રો પૂછ્યા છે એમાં પૂછ્યા છે એટલે સમજવા માટે એક હજાર ખરી રીતે કોઈ દોષિત છે જ નહીં પ્રકૃતિ नहीं खरीर कोई नहीं कोई आत्मा मलिक गंभीर सूत्र प्रकृति बंधाती वालिकूटती वक्त आत्मा मालिक नहीं होते <opanlands> બઉ ગંભીર વાત છે આ બે નો ભેદ એવો સુંદર બતાવ્યો છે આપણે હતા આજે શું છીએ એટલો સુંદર ભેદ બતાવ્યો છે દાદા આ સૂત્રમાં આટલા સૂત્રમાં બધું એમને આખું રિલેટિવ બધું રજૂ કરી દીધું હમ અરે ખરી કોઈ દોષિત છે જ નહીં એમના પ્રમાણથી એમને કહ્યું છે આ વાત હવે આપણે આ વાત આપણી વાણીમાં નહીં લાવી શકીએ કોઈ દિવસે ક્યારે ના રશે નહી તો તમે આપણે જ પોતાનું જોખમ માલિક નથી ત્યાં માલિક થઈ જવાશે બહુ જોખમ ચાલવા જેવું છે તલવાર કીધાર તો અચ્છી હૈ લેકિન એ ચહેલા બહુ જ ઘેરા બહુ જ ઘેરા લાગે છે કે બધું મેદાન છે ના ના ના તલવારની ધાર કઈ પોરી હોય છે પણ આનું તો એટલી બધી સૂક્ષ્મતા છે તે સૂક્ષ્મતામાં એવી રીતે આપણે આ મન વચન કાય કરીને જીવી જવું જોઈએ સંઘ છે વ્યવસ્થા બધું જ છે છતાં પણ બહુ સંભાળી સંભાળીને રહેવું પડશે દાદા ભગવાન શરૂ શરૂમાં તમને ખ્યાલ હશે રસિકભાઈ આવ્યા છે આપણા આપણા જૂ બધા ઘણા ખ્યાલ હશે કે દાદા ભગવાન એટલી સજાગતા રાખતા કે એ એમની કિલ્લાની અંદર કોઈ પેસી ના શકે બધા પ્રયત્નો તો થાય ગમે તે ઉઠાઈ જઈએ કેસી નઈ શકે કોઈ કહ્યું પ્રાપ્ત કરવાનું છે સંભળાય છે બરાબર હા એ તો આપણે અહીંયા અહીંયાને ઓછું થશે અહીંયા બહાર જાય છે બરાબર એટલે આ વાત બહુ ગંભીર છે ખરી રીતે કોઈ દોષિત નથી અને આપણે આજ્ઞાધર્મ એના માટે જ આપી છે કે આપણને આપણા મન વચન કાય કરીને કોઈ દોષિત ના દેખાય પણ આપણા મન વચન કાંઈ આપણું હું પણ આપણી જોડે કામ કરતું હોય તો બહુ જોખમ છે બહુ મોટું બહુ મોટું જોખમ છે પછી ગમે તેવું હોય અને મોટા મોટો રોગ છે આ જાણપણાનો જેમાંથી આવ્યા છીએ આપણે તે દ્રષ્ટિ પ્રાપ્ત કર્યા પછી પણ આ પ્રકૃતિ રખાવશે કોઈને છોડે નહીં કોઈને ના છોડે એટલે દાદાએ કહ્યું આટલો બહુ ચેતતા ચેતતા કાઢી નાખજો ભલે સંઘ ચાલશે વ્યવહાર ચાલશે બધો પર પોતે સમજણ ચાલી ના કાઢી નાખજો બહુ સમજવા જેવું છે શું એટલે થોડી શક્તિ આવી હોય એમાં પાછું આપણી ના થાય એટલે આ સૂત્ર બહુ આપણે મહાત્માઓ માટે આજ્ઞાધર્મમાં છે તો એમને સાવધાની પણે કેવી રીતે રહેવું એના માટેનું છે અને જો કોઈ બુદ્ધિશાળી હોય સમજવાના માટે બહુ એનો કોશિશ હોય શું કે જેથી એ બધા આખા વ્યવહારમાં રહી શકે અને છતાં કોઈ મતભેદોમાં ના પડે એવો બુદ્ધિશાળી બહુ ઓછા હોય છે પણ એવા વિચારકો હોય તો મળી શકે નહીં કામ કરી શકે આ તો હમ કોણ છે તાત્વિક રીતે એવું છે કે ખરી રીતે દાદા શું કે છે ખરી રીતે કોઈ દોષિત છે જ નહીં એ તો એમને એમની દશાની વાત છે આ તો એટલે આપણે એ દશા પકડીને જવા જઈએ તો નહીં ચાલે એ હજુ તો આપણામાં એ દોષ જોવાની દ્રષ્ટિ નિર્મૂલ થઈ ગઈ છે એ જોવું જ પડશે આપણે અને આપણે બધા જ પોતપોતાનું વિશ્લેષણ અંદરથી કરે બધાને કંઈને કઈ રીતે સમજાય જ પરંતુ એના માટે આપણને ફુરસદ મળવી જોઈએ શું કહ્યું ફુરસદ ફુરસદ મળવી જોઈએ તો ફુરસદ મળે છે દાદાએ કહ્યું છે મને આટલું મોટું હજુ સુધી મને એવું કોઈ મળ્યું નહીં એક મારો આવું થોડું ઘણું પણ મને મારું જેમ છે કહેવામાં પકડી શકશે તો હવે એમાં જો આપણને મળ્યું હોય આપણને આનંદ આવે બધું જ સ્વાદ આવે બધો અનુભવ થાય છે બધું જ છે એમાં ના નથી પરંતુ આ વાત પર ગંભીરતાથી લેવી તો ગોટે નહીં બહુ જ ખરી રીતે બધાને બંધ કરી દે છે આ પણ દાદા એ સમજે છે કે એમનું બોલવાનું તો સીડી નાખ્યું છે પણ એમને ભાગ રહી રાખ્યું છે એમને રિઝર્વેશન બધું એટલું તો રહે જ ને પછી હું શું કરી શકું મારી પાસે કંઈ એમને ઓર તો સીવી લેવાનું છે જ નહીં મારે ઓર તો સીવી લેવાય હં પછી દિચખું અમારે યોગેશાનંદજી ગા કરે ને કહી ગાય દિચખ્ખું ખુલવા દો કે છે એટલે બે આંખો એકત્વને જુએ આંખોથી નહી શુદ્ધાત્મા દ્રષ્ટિથી એને સમજ છે સમજનો વિકાસ ત્યાં થાય છે બે આંખો અને બધા જાણે છે કે બે આંખોનો ઉપયોગ થાય છે તો એક જ માઇક દેખાય છે મને બે નથી દેખાતા સિવાય કે એ આંખોમાં ચક્રાવા ચડી ગયા હોય બધા ચક્રાવા શિવજીની પ્રસાદી લે થાય બહુ સમજ્યા ને પ્રમાણ છે બધું પ્રમાણ એટલે આ તો આપતા સૂત્ર એના બધા જ સંદર્ભથી લેવું ઘટે એને સમજવું ઘટે એની પાછળ ખૂબ ખૂબ આપણી અંદર અંદર એનું વિશ્લેષણ માગે છે અને આપણે આ શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને આપણા પૂતગલ સાથે રહીને જરૂર આ રિલેટિવને વ્યવહારને રિયલ હું શુદ્ધાત્મા એનું સતત ચિંતવન થવું બહુ જરૂરી છે એટલા શબ્દોને શબ્દોમાં એમ ચાલ્યા જઈએ કોઈએ પણ વાણી તો કોઈ દિવસે જ્ઞાન શબ્દોમાં કેવી રીતે આવી શકે એ તો માનવ સમાજ છે આપણને મનુષ્ય છે એકબીજાથી આપણું એકબીજાને સમજી શકીએ અને એકબીજાનું આદાન પ્રદાન થઈ શકે એટલે તો વ્યવહાર છે એક જાતનો પરંતુ ના આવી શકે શાસ્ત્રોમાં કહેવાયું છે કે તીર્થંકર ભગવંતોનું અનંત જ્ઞાન જે વ્યક્તવ્યપણે આવ્યું એટલો અવશ માત્ર અને છતાં એ તમે જોઈએ છીએ કે ગણધર દેવોએ પ્રશ્નો કરીને પણ કેવું અને ગણધર દેવોને પોતાને સમજવા માટે પ્રશ્નો કર્યા છે નહીં કે લોકોને સમજવા મળે એટલા માટે ગણધર ઉદયનો પ્રશ્નો સમજાયું આખી વ્યાખ્યાન પર વૃદ્ધિ થઈ બધી સુંદર સૂત્ર રૂપે સમજાવ્યું એને હમ આ વાત છે એટલા માટે કહ્યું ને જો પ્રશ્ન યથાર્થ હોય તો એ બહુ સુંદર કામ કરે એટલે પ્રશ્નોત્તરી હોય એ વસ્તુ બનાવવામાં જરૂર છે ગયું છે હવે છે સાચવી જાણશે બીજ પડ્યું છે ને ગમે તે ક્યાં જ પરંતુ જેનું જેવું સચ હોય તે પ્રમાણે ચાલે જ તો એટલે આ સૂત્રમાં આપણે જય સચ્ચિદાનંદ્રષ્ટિથી હું નામધારી છું એ વ્યવહાર દ્રષ્ટિથી જ મારી બધી જ મન વાણીકાની ક્રિયાઓ મારા પોતાના માટેની અંતરથી તેમજ બહાર બધા વ્યવહારમાં પણ બધી જ રીતે આ વ્યવહાર દ્રષ્ટિથી જ બધું બને છે જથી થઈ જવું જોઈએ આપણું ફૂલ સ્ટોપ આવવું પડે એ એ બોધું આપણે એ પ્રોસેસ છે આ તો બધો આખો દાદા ભગવાન કહે છે અમે ભગવાનની આજ્ઞામાં જ છીએ અને અમારી છેલ્લી ભૂલ એક બાજુ દેખાશે અને કેવા પ્રકાશ પ્રગટ થશે છેલ્લી ભૂલ આટલું કહે છે તો પછી આપણે સમજી લેવું જોઈશે ને સમજવું તો પડશે જ એનાથી કંઈ આપણે તાળા બેસી જવાના હતા ઊરધુ જાગ્રત રાખશે આપણને શક્તિ મળશે ઉરતી અને આ જ કારણથી આ જાણપણાનો રોગ આખો કોઈ પણ પ્રકારે ભલે દ્રષ્ટિ મળી બધું થયું એ રોગ બહુ સચેત પડે ધીરુભાઈ ખ્યાલ આવે ને હા આપણે અંદરથી ભાવે કરીને વણી ગયું હોય સ્વભાવ તો પ્રાપ્ત છે જ આપણને પણ આ મન વચનકામાં વ્યવહારમાં પણ કરીને વણી જ ગયું હોય કે બહુ સારું આનંદ આવતો હોય બધો શબ્દો એના શબ્દાર્થ પરમાર્થ બધું પકડાતું હોય સમજાતું હોય છતાં પણ લઘુતા બહુ લઘુ ભાવને લઘુત્તમ લઘુત્તમ બોલાવી તો જાય છે પણ એ બહુ એની પાસે બહુ મોટો પરમાર્થ પડ્યો છે બહુ મોટો પરમાર્થ છે કવિરાજે પદોમાં તો બહુ સુંદર રીતે બધું આખું વિજ્ઞાન આપી દીધું છે પણ બહુ એમને આ સૂત્રો જેવું ભરી દીધું છે બધું થોડા એનો વિસ્તાર તો બહુ મોટો માગે પણ કવિરાજ જ્યારે સમજાવે છે ને એમની ભાષામાં ત્યારે મજા આવે છે થોડીક અને બધાને બહુ ગમે છે પાછી હા જલ્દી બેસી જાય છે આખું એટલે એમાં સુરેશભાઈને કહ્યું કે આપણા પ્રયોગ તમારા કવિરાજના બધું ચાલે ને પ્રયોગો બધા આપણા એમાં તમારી સમસ્તી આવે અને જે સ્ટુડિયોમાં રેકોર્ડ થાય બહુ જરૂરનું છે બહુ જરૂરનું છે હમ અને સામાન્ય સામાન્ય બધા લોકભા લોકભા ભાષામાં જાય એવી રીતે ગણીરા એટલે આ સૂત્રમાં તો દૂષિત જગત છે જ નહીં દાદાએ કહ્યું જેવી રીતે કૃપાળદે કેવું બોલ્યા છે અમુક બધી બાબતમાં બીજું કાંઈ શોધ મારા અને પછી મોક્ષ નાબદ મારી પાસે લઈ જાય આ ખાતરી આ કોણ બોલી શકે આવું આ વચનો કોના નીકળી શકે એટલે ચેતવાની વાત છે અને એમાં ખાસ કરીને આ રિયલ દ્રષ્ટિ અને રિલેટીવ દ્રષ્ટિ બે નોખું રાખે એવી વસ્તુ છે આ સૂત્ર પ્રકૃતિ કરે છે ત્યારે આત્મા માલક નથી હોતો એવું કહે છે આ ક્યારે આ ક્યાં શામાં કહ્યું આ ભાગમાં કહ્યું શું નિર્જના એટલે આજના ભાગમાં એટલે આજના ભાગમાં પ્રકૃતિ કરી રહી છે અને આપણું એક અક્રમ વિજ્ઞાન બહુ સુંદર અંક નીકળ્યો છે હું મહાત્માઓને સૂચન કરીશ જોકે બધા જોયું તો હશે જ કે છેલ્લા જે પાંચ કે છ અંક જોયા છે મેં એમાં એ ચોથો પાંચમો આગળનો છે એક અંક જો તમને મળે તો એ છેલ્લા ચાર પાંચ છ મહિના ભેગા કરજો એમાં એક વ્યવહારનો અંક બહુ સુંદર છે નિશ્ચયના પ્રતિપક્ષ સ્વરૂપે વ્યવહાર અને કેવી રીતે અને આજે પરમાર્થી એ વ્યવહાર દાદાએ જે સમજાયો છે અને જેમની પાસે આ આપણે આજ્ઞા છે બધું આજ્ઞા ધર્મથી છીએ એટલું સરળ રીતે સમજાયું છે એમને કે વ્યવહાર વ્યવહારના કરનારા સાથે જ હંમેશા હોય છે અને આ વાત જેટલી ક્રમમાં લાગુ પડે છે એટલી જ અક્રમમાં લાગવું પડે છે પણ બંનેની રીતોમાં ફેર પડી ગયો છે બીજું કશું જ નથી પેલા કરવાપણાના વ્યવહારથી વાત ચાલે છે અહીંયા કરતાપણાથી મુક્ત થયા પછીનો આપણો વ્યવહાર બાકી રહ્યો છે એના માટે છે આ કવિરાજ આપને શું લાગે બરાબર ને વ્યવહાર વ્યવહાર વ્યવહારના કરનારા સાથે જ હોય છે હવે જે જેનો સ્વભાવ છે કરવા પણ અને એને કરનારા સ્વભાવથી હોય છે તેમાં પછી ધીમે ધીમે આપણને પકડાતું જાય તો કેટલું આનંદ આવે વ્યવસ્થિત શક્તિ કરતા છે એ તો એક પ્રમાણ આપવું પડે છે દાદા એ રક્ષણ આપવું પડ્યું પણ એ પ્રમાણ સ્વરૂપ થવું પડે ને આપણી પાસે પ્રમાણ સ્વરૂપ તે આપણી શરીર જ કરાવડાવે પણ શરીર તો વ્યવહારમાં ઘણું બધું રહ્યા કરે છે ખ્યાલ આવે એટલે પ્રકૃતિ કરે છે એવું કહ્યું ત્યાં આગળ વ્યવહાર આવ્યો અને વ્યવહાર કયો કે નિશ્ચય પ્રાપ્તિ થઈ છે માટેનો વ્યવહાર ત્યાં સિવાય વ્યવહાર કહેવાતો એ વ્યવહાર વ્યવહાર છે લૌકિક વ્યવહાર છે અને એ પુણ્યનો માર્ગ છે આખો બસ બીજું એટલે આ વ્યવહાર તો આખો નિકાલી એટલે સહેજે કરીને એ વ્યવહાર નિશ્ચય ભગવાનની ભાષાનો વ્યવહાર બની જાય છે અલૌકિક સમજાયું પરંતુ એ ના લાવી શકીએ આપણે એ સમજસમજ કર્યા કરવાનું નહીં તો અંદર એવું મશીન પડ્યું છે અંદર બતા એવી એવી જગ્યાઓ પડી છે ખૂણા ખાચરા તો ઉભરાય ઉભરા બધું ઊભરો કરવા તમે કેવી રીતે લખાઈ ગયેલું એ સમજ હમેશા વિશે બુદ્ધિ ઉભરાવી દેશી સમજ હેમાં આ આપણી સંભાવ નિકાલની પ્રક્રિયા છે નિર્જરાની એમાં આપણે માલિક નથી હોતો આપણે નોખા આવીએ છીએ આ તો અજ્ઞાન હોય તો પણ નોખા રહી શકે છે પણ એ બુદ્ધ બુદ્ધિએ કરીને એની અજ્ઞાને અજ્ઞાનતામાં ઊંઘતો બોલે ને જાગતો બોલે ફેર પડે ને એના જેવું છે એટલે પ્રકૃતિ બંધાતી વખત આત્માભ્રતિથી પોતે બંધ માલિક થાય છે એમ કહે છે એટલે આપણે તો જે અજ્ઞાન ભાવો હતા એમાં તો બંધાઈ ગયેલું તો બંધાઈ ગયેલા હોય એટલે શરીર આવવું જ પડે કે નહીં પણ શરીર આવ્યું તો એવું પુણ્ય સારું વસ્તુ યોગ આવ્યો કે જ્ઞાની પુરુષનો યોગ મળ્યો સાધો મળ્યો અને દીવાએ દીવો પ્રગટ્યો એ બન્યું એ બહુ મોટી વસ્તુ બની છે આ ક્યારેય અપૂર્વ કહે છે કોઈ દિવસ ના બનાય ક્યારેય કોઈ જન્મ જન્મા તનંદ અવતારો થયા આજમાં બન્યું નથી આનંદગંજી જેવા સમુષ પણ આકારમાં કહે છે શ્રીમદ્જી કહે છે કે મહેર ભગવાનના થઈ ગયા પછી જો બે સમર્થ પુરુષો આ ત્યાગ માર્ગમાં થયા હોય તો સર્વપ્રથમ કુંદકુંદાચાર્યજી દિગંબર સંપ્રદાયમાં અને હમણાં થોડા વર્ષ સદીઓ પહેલાં જ આનંદગંજી સાહેબ એ ધીરાવાસી હતા ધીરાવાસી આનંદગંજી સાહેબ એવું છે કંઈક હું બે સમર્થ અને કુનકુંદાચાર્યજી સિદ્ધાંતમાં બહુ જ સમર્થ હતા અને હંમેશા કહે કે આ શ્રુત કેવલીનું કહેલું પોતા પકડે જ નહીં ને દાદા ભગવાન બહુ પાકા હતા નહીં ભગવાનનું ભગવાનની આજ્ઞા છે હું આ બધું કરું છું કે શું હું મારું નથી આપણે બોલી શકીશું આવું દાદાએ આજ્ઞા આપી તો બોલ બોલો આનંદગજજી મૂર્તિ મૂર્તિ બોલાય દિરા વસે જોવા જોઈએ આ સિવાય આચાર્યો બધા પ્રખર થયા છે થયા નથી બહુ સુંદર એમના રચનાઓ થઈ છે બધું જ છે પરંતુ આ આપણા અજ્ઞાન બધા જમાથી આપણે બધા તૈયાર થઈ ગયેલા અને આપણે આપણા રિઝર્વેશન પ્લોટ રાખી મૂકેલા એ પ્લોટોમાંથી નીકળવાનું છે દરેકે બધાએ રિઝર્વ પ્લોટો હમ એટલે સંઘ છે સંઘની વ્યવસ્થા છે આ છે તે છે બધું ચાલે છે તો જો આપણે ચંદ્રસ્થ જોઈશું તો સુરતનું મહાવીદય તીર્થામ દાદા દાદાની હાધરીથી જેની પ્રતિ થઈ ગઈ ભૂમિપૂજન બધું કેટલું બધું થયું અને આટલું બધું થઈ ગયું કોણ એમાં સવાદને સ્વાદ લઈ શકશે કોણ લઈ શકે લઈ કોણ શકે જુઓ તમે કોઈ જાતનું કશું પ્લાન આ તે કશું જ નથી અને આ કેલનપુરી કેલનપુરી તો મહાત્માઓની ભાવના રસિકભાઈની ઈચ્છા ને એમને આપણી જમીન ઘરની ને આપતા પુત્રોએ બધું ઉઠાવી લીધું બધું અને પછી સાહેબભાઈને મળ્યા ને બધું થઈ ગયું આ તો સહેજા સહેજ મહેશભાઈ તો અને પછી ખેતસીભાઈનો સવાલ એમને ચાલો ચાલો કહે છે અહીંયા આગળ હવે થાય છે બધું કોઈ એન્જિનિયર નથી કોઈ આર્કીટેક્ટ નથી કરવી નથી પણ આપણું અતિથિગૃહ કેવું થયું છે જોયું તમે મહાત્માઓથી થયેલું છે મહાત્માઓથી આપણે મહાત્માઓ બધા છે બધા સમજાયું એટલે આમ તો બધા સ્વાદ બધાને છે પરંતુ એની પાછળ કયું બળ કામ કરે છે કયું બળ આજે સદેવ તો દાદા નથી પણ કયું બળ કામ કરે છે અને વિના એક કૃપા અને કૃપાનો પ્રવાહ ગમે તે સ્થળે દાદાની સ્થિતિ હશે વ્યવહારથી ત્યાં આગળથી પણ કૃપાનો ફ્લો વહન થઈ રહ્યા છે બહુ સુંદર થાય છે જો આપણે આટલું પકડીએ ને તો અંદર ઉછારો કશો નહીં મારે જોજો એ ખાસ જોવા જેવું છે એટલે અજ્ઞાન ખરા પણ અત્યારે આપણે આ સંભાવ નિકાલ આજ્ઞા આટલા માટે જ આપવામાં આવી કે તમને માલિક થતાં જેવું લાગતું હશે ખરું પણ હકીકતથી માલિક નથી તમે મુક્ત થયા પછી આ એટલે આજે આ પણ એ કરીને મૂકવું પડ્યું કે હવે આજ્ઞા પ્રમાણે તમે આ ભાવ કાઢી નાખો કે વ્યવસ્થિત શક્તિ છે અને ફાઇલોનો સંભાવ નિકાલ કરવાનો છે અને ફાઇલો કહ્યું એટલે શરીર તો ફાઇલ થઈ જ ગઈ અને બધી અને સંબંધોની ફાઇલો અને તે દાદાએ કહ્યું કે પહેલાં પાંચ પછી પચાસ માટે આટલું બધું સૂકામાં આ બહુ નાનું કામ કરી આપ્યું છે તમને અનંતમાંથી અનેકમાં મુકાયા છે પણ અનેકને એક એકને બેદતા જવાનું છે આપણે અનેકને અને જેમ જેમ આપણને અનેકમાંથી બધે એકત્વ જેવું સમજાતું જતું જાય પહેલાં ભાષ્યમાન પરિણા સિવાય નહીં સમજાય એ સમજાતું જતું જાય વ્યવહાર કહો તો કેટલી ભિન્નતાવાળો કેટલી વિવિધતાવાળો પણ એક ત્યારે વાત બનશે એટલે દાદા અને દાદા તે જ છું બીજું કશું નહીં એટલે કે જે બધા મતોથી વિમુક્ત છે જેમને મત નથી કોઈ જાતનું પક્ષા નથી એ આપણે અને એ જ આપણો મત અને એ જ આપણી એમની જે જાત તે આપણી જાત એવું જ ને સાહેબ એવું વસ્તુ છે એટલે બઉ સૂત્ર બહુ સૂત્ર હનુમનજી છે સફાઈ આપડે બધાને મને આમ નથી ગમતું આમ ચોખ્ખું ચોખ્ખું રાખીએ બધા હોય છે વ્યવહાર તમે જોજો બધા સફાઈ એટલી જ માન્ય કરવી મેલી થાય તો ચિંતા ના થાય તો વ્યવહાર પ્રકૃતિ લઈને આયા સફાઈ એવી રાખો ને એટલા પ્રમાણમાં રાખો કે તમને તે બંધનરૂપ ના થઈ પડે તમને બંદર રૂપ ના થઈ પડે સાદું પણ બહુ મજાનું સૂત્ર છે હનુમાનજી તો તમારે શું પૂછવાનું છે એ સમજવાનું સફાઈ એટલે હું હનુમાન છું હું રાજસ્થાનનો છું હું આ છું જૈન આ બધું છે ને એને એ પ્રમાણે બધું રાખ્યા જ કરે ને હોય દરેક પોતપોતાના પ્રમાણથી હોય એ તો પણ એ ચિકાસ વાળો ભાગ છે એના માટે કહેલું છે આ એ ચિકાસ તમને પોસાય એટલો જ રાખતો ના પોસાય વધારે શું કરી નાખું તું બરાબર એ જ કહ્યું છે ને આવ્યો તમને હાજી હોય દરેક પ્રકૃતિને આપણે વિશેષ જોયું આપણે આપણું દેખાતું જશે આપણને હમ એટલે આ આપણે સહજ કેવી રીતે રહી શકીએ એના માટે છે જેટલી અસહજતા છે નીકળી જતી જેવી બધી ખોટું નથી આમ સફાઈ આમ તેમ રાખો નોર્મલ બધું પછી બહુ એક્સેસ થઈ જાય બોલો અહીંયા ઉભા રહી બોલો નીચે આમ ટૂંક જય સચિદાનંદ મહાત્માઓ સાત આપજો હે મારો ધન્ય બન્યો અવતાર મળ્યા મને દાદા ભગવાન મારો ધન્ય બન્યો અવતાર મળ્યા મને દાદા ભગવાન મારો ધન્ય બન્યો અવતાર મળ્યા કનું દાદા ભગવાન મારો ધન્ય થયો અવતાર મળ્યા કનુ દાદા ભગવાન છું છું રોંગ રખડું છે મને તમે તારો છે મને આધાર મળ્યા મને દાદા ભગવાન રાઈટ બિલીપ દાદા તમે જ બેસાડી રાઈટ બિલીપ દાદા તમે જ બેસાડી શુદ્ધાત્માની દ્રષ્ટિ તમે જ આપી શુદ્ધાત્મા દ્રષ્ટિ તારા મહાત્મા રાખજે લાર મળ્યા મને દાદા ભગવાન મારું ધન્ય બન્યું અવતાર મળ્યા કનું દાદા ભગવાન કોઈ જન્મ ના પુણ્યો છે જાગ્યા કોઈ જન્મના પુણ્યો છે જાગ્યા કનુ દાદાજીના આશીર્વાદ મળ્યા કનુ આશીર્વાદ મળ્યા મારા અજ્ઞાન નો મારા અજ્ઞાન થઈ ગયો નાશ મળ્યા મને દા ભગવાન મારો ધન્ય બન્યો અવતાર મળ્યા મને દાદા ભગવાન દાદા મળ્યો છે કુ દાદા થકી જ્ઞાન મળ્યો છે પાંચ આજ્ઞાથી મોક્ષાથી મોક્ષ ખુલ્યો છે મારા આત્મ એ મારા આતમ થયો ઉદ્ધાર મળ્યા મને દાદા ભગવાન મારો આત્મ આપડા સુરત અહીંયા આવી ગયા આપણે સંધ્યા રચના એક કરી છે આ પ્રસંગે મહા પ્રકાશ પર્વ એ નિમિત્તે અને એમનો ભાવ છે બોલવાનો તો મહાત્મા આપતા લઈએ તો અહીંયા અને ત્યાં બેસીને બોલશ ક્યાં ઉભા રહે બેસીને બોલો તો વાંધો નથી તો અને સંધ્યાબેન આખું બોલશો એક તમે તો કહેલો બોલો બોલો તમે બોલો ચાલો લોક છે તરુબેન પાસે માઇક ચાલુ કરજો બહુ સરસ રચના કરી છે એમને સતત ચાલ્યા કરે છે એમને આ બધું મહાત્મા બધાને આ તો દરેકના પૂતગલના પ્રમાણમાં રહ્યા જ કરે બધાને એ તો બહુ સુંદર રહે છે એમાં પણ આપણે દાદા ભગવાને ચેતવણી આપી છે પણ જરાક બધી સાકરની બધી એમાં મીઠાઈ મીઠી બહુ મીઠ્ઠી કરીને આપેલી છે એટલે પેલો ચેતવણીનો ભાગ બાજુ રહી જાય છે આપણી પાસે તમારી પાસે છે ને તો તમે પણ તમારી પાસે છે બીજું તો કવી રાતને આપો જય સચિદાનંદો દાદાજી પ્રગટ પ્રત્યક્ષ દાદા ભગવાન પૂરું થયું ચૌદ મુ દાદા ભગવાન ના સર્વે સંકિતારી મહાત્માઓ કવિરાજ નું ફેમિલી સર્વે સંકપતિઓ અમે બધા દાદાજી આપને વિનંતી કરીએ છીએ આપતા પુત્ર સાહેબ ભૂલી આપતા પુત્રો ને બધા જ શું વિનંતી કરો છો વિનંતી એ જ દાદાજી કે હજુ પણ અમારી બધી ભૂલો સેકન્ડે સેકન્ડે થયા જ કરે છે ખરેખર જે પ્રગટ પ્રત્યક્ષ દાદા ભગવાન અમારી એ જ છે કે હવે અમારે ફોર્ટીનમાં અમે બધા સરસ દાદા ભગવાનના કાર્યમાં લાગી જઈ અને અમે પોતાના સ્વ સ્વઅધ્યાયમાં આગળ પ્રગતિ કરીએ જ્ઞાનમાં રહીને પાંચ આજ્ઞામાં એવી આપ વિનંતી તો ના ને કરી બે શબ્દ લાંબો હતો અને શું પપ્પા દેખાય છે દેખાય છે વિનોદ પટેલ કરીને યુકેથી એ કોણ છે ત્યાં યુકેથી પૂછે છે કઈ લંડન થી તો આ મહાપ્રકાશ પર્વના દિવસે અને સત્સંગ વખતે અંદરથી શું ભાવ રાખવો ઘટે અને આ દિવસનો શું બોધ લેવો કે જેથી એ આગળ પ્રગતિ કરવામાં મદદરૂપ થાય એવું પૂછ્યું છે એને તો વિનોદભાઈ આપણે મહાત્મા માત્ર સત્સંગને સત્સંગના જે સંજોગ થતો હોય ત્યાં આગળ આપણે જવાનો ભાવ તો અવશ્ય રાખવો જોઈએ અવશ્ય અને એ ભાવ આપણો વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાએ કરીને છે કારણ કે આપણે બધા સ્વભાવ પ્રાપ્ત છીએ અને સ્વભાવ પ્રાપ્ત છીએ માટે સત્સંગ જે અલૌકિક છે આખો એ અલૌકિક સત્સંગ છે એમાં આમ છે તેમ છે એ ન રહે એટલા માટે આપણે પહેલેથી ઉપયોગની ગોઠવણી કરીને જ જવું જોઈએ કે હવે આ વિનોદ જાય છે તે વિનોદ વિનોદની સભામાં અને વિનોદ જોડે એને વિનોદ સારી રીતે સમજાઈ જાય એટલા માટે આ સત્સંગમાં જાય છે હવે સત્સંગમાં પાંચ પચાસ ભેગા થયા જે હોય તે બધા તો તેને અંદર ધીમે ધીમે એને સ્વાધ્યાયપૂર્ણ રીતે આ સત્સંગમાં પસાર થઈ શકાશે એકદમ તો સલંગ તો થઈ શકે આવશે બધમાં પછી એને પછી એને રિવ્યૂ કરે જુએ અને પછી પાછું એને સરખું કરી નાખે કરવું તો પડે જ એટલે સ્વાધ્યાયલક્ષી ઉપયોગની ગોઠવણીથી સત્સંગમાં હોવું ઘટે આપણે બધાએ કારણ કે બધા જુદું જુદું તો હોય ને બધું કરવું બધું એટલે એટલે નવીનભાઈ અમે તો અમે હતા નહીં પણ વસનભાઈ જાણતા હશે ન્યૂ જર્સીમાં એટલે દાદાને કહ્યું દાદા આપ ના હોતા અમે સત્સંગ કરીએ તો કેવી રીતે કરીએ આવું હતું કંઈક સમથિંગ લાઈક એવું જ તરુબેન તું હા કોણ તમે હતા નહીં તે બહુ સાગરની વાત આપણે કીર્તિભાઈની હે આ જે હશે તે એટલે એમને કહ્યું કે તમે જે ભેગા થાઓ તે સત્સંગમાં સ્વાધ્યાય લક્ષી ઉપયોગથી જ તમે બતા બેસો સરખી રીતે તમે જે રીતે કરતા હો તે માટે વહેવાથી આ બધું આપણું સંસાધન કરી લો પછી વાંચન કરવું હોય આપતા માણી છે આપતા સૂત્ર છે જે કહી રહ્યો એ પદ્ધસર કરજો પદ્ધસર પણ પછી આપણે શબ્દને પકડી રાખીએ છીએ તે પછી આડાનું નાડું થઈ જાય છે શબ્દ પકડી રાખીએ એટલે શું કરે એટલે દાદાએ કહ્યું કે જ્યારે આપતા માણીસ વાંચવાનું થાય તો એક સરખી રીતે વાંચી શકતું હોય એ પોતે પોતાના સ્વાધ્યાય માટે વાંચતા હોય બધા જે આપણા માત્મા જે ભેગાતા હોય તે પોતે ઉપયોગપૂર્વક એ જે વંચાય છે તે વાંચનાર છે તે વાંચે છે તે એ બધું ઉપયોગપૂર્વક રહી અને આપણે એને સાંભળીએ છીએ એટલે કે આપણાથી શ્રુત થાય છે એ શ્રુત કરનાર પણ એ બધા ઉપયોગપૂર્વક આપણે રહેવું જ જોઈએ સ્વાધ્યાય કે જેથી કરીને આપણું સ્વભાવનું સ્વપણું બધું પાકું થતું જતું જાય સ્વને અધ્યાય કહ્યું છે એને સ્વાધ્યાય એટલે અધ્યાસપૂર્ણ બધી સ્થિતિઓ હોય અધિ અધિવસન કે છે ને આપણા શાસ્ત્રમાં એ આના પર જ છે બધું આખું જે પુનરાવર્તન સ્વરૂપે હોવું ઘટે અભ્યાસપૂર્ણ જીવન એ ના જતાં પહેલાં આગલા બધા આપણા મન વચનકાયન બધી અજ્ઞાન ભાવની ભરાઈ શરીર એ કરીને રહેવાના દે છતાં પણ આપણે ઉપયોગપૂર્વક અસ્વાધ્યાયથી રહેવું ઘટે વિનોદભાઈ પછી આપણા હનુમાનજીના આપતા થઈ ગયું હવે આપણે નિરંજનભાઈ અનુભવ શ્રેણીમાંથી પૂછે છે નિરંજનભાઈ પહેલા દૂટાય શ્રેણી અઢાર ને ચોમાળીસમુ ઓકે મન રાખીને બધા વ્યવહારો માંથી નીકળી જવા જેવું છે નીચું નીચું અને જ આપણે આપણી વ્યવહાર દ્રષ્ટિના દોષોમાંથી નીકળી જવાય એટલા માટે આવી રીતે ઉપયોગ ગોઠવીને ઉપયોગ કરીને જે વ્યવહારમાં જે વ્યવહાર વાત વ્યવહાર વ્યવહાર તો ના રહી શકાય પરંતુ દાદાએ કહ્યું છે તમે સવારે આપણે નિંદ્રામાંથી જાગૃત થઈ કે ઉપયોગ ગોઠવીને દિવસમાં લાગી જવું હમ આખા દિવસ દરમિયાન અને દિવસમાં જો આપણી જાગૃતિ એટલી થઈ હોય બધા પ્રતિકરણો સરખા થતા હોય બધું હોય તો દિવસમાં રિવ્યૂ કરાવી શકાય છે આપણે બરાબર પણ વ્યવહાર થતાં થતાં કરવો બહુ મુશ્કેલ છે એટલું બધું આવવું તે હમ આવે આવી શકે છે પણ ધીમે ધીમે આવતું જાય બરાબર એમાં કંઈ કુદમખુદી કરાયું નથી બરાબર અને રાત્રે સુધી વખતે રિવ્યૂ કરવો પડે રિવ્યૂ કરીને આપણે જેટલો ઉપયોગ ગોઠવ્યો તો એને પ્રમાણે ના રહેવું એ બધું એનું સરખું કરી નાખવું પડે અને પછી પાછું ઉપયોગ ગોઠવીને પાછું નિંદ્રામાં જેને નિદ્રાધીન થઈ થાય છે એને નિદ્રામાં જવા દેવું જોઈએ બરાબર અને આપણે સવારે કરવાનું આ તો કરવું જ પડે પણ એમ કરતા કરતા પછી આપણે શૂટ ઓન સાઈટ કહ્યું છે બોલાવ્યું છે પણ એ ગજબનું એ તો બહુ મોટી વસ્તુ છે બહુ મોટી વસ્તુ છે હમ નીચું મન નીચું મન આમ તો વ્યવહારમાં કહેવામાં આવે છે કે ભાઈ નીચા જોઈને ચાલો એટલે કવિરાજે સુંદર પદમાં ભણી લીધો હમ છે ને આપણું પદ નેમી નમી નમી ને એટલે કે આ નીચા મનથી વ્યવહારમાં બોલાય છે એટલે આપણે ઇંગ્લિશમાં લોકી કે છે લોકી અને આ બધું અંતરનું જીવન છે એટલે આપણા ભારતવાસીઓને હોય પણ વ્યવહારમાં બીજે ના હોય એવું કહી ના શકો તમે કારણ કે એ બધા જ બિલો નોર્માલિટીમાંથી ઉપર આવતા જીવો છે એમને જરા ઈઝી પડે પણ આપણે એ થઈ ગયેલા તો સરખું થઈ જવું એ બહુ મુશ્કેલી છે અને વ્યવહાર ગુણસ્તાના ઉંચકામાં તે આ લઘુભાવથી જ બીજો રસ્તો નથી આનો બરાબર છે પછી સૂત્ર નંબર અઠાવન અઢારમી શ્રેણીમાંથી છે પહેલા દ્વેષભાવ જાય તો જ રાખથી છૂટાય નહીં તો રાખથી છૂટાયો નથી આ કાળમાં જ્ઞાની પુરુષની કૃપાથી પહેલા વિતદ્વેષી થવાય પછી એમના આજ્ઞાધર્મ પહેલા આજ્ઞાધર્મથી વિતરાગ થવાય એટલે વિતરાગતા અને વિતરાકતા એ કરીને આપણું જીવન જાય અને વિતરાકતાના અંશો આપણામાં ખુલ્લા થતા જાય પ્રગટ થતા જતા જાય એના માટે દ્વેષથી મુક્તિ પહેલી થાય છે એટલે આ વીત દ્વેષ કહ્યું એ બહુ મોટું પદ છે અને દાદા શાસ્ત્રની ભાષા એટલે ટેકનિકલ ભાષામાં બહુ સુંદર કહ્યું છે કે જીતેન્દ્રિય જીન જીતેન્દ્રિય એ વિત દ્વેષી થયો અને પછી આપણે આજ્ઞાધર્મમાં આવી જઈએ છીએ એટલે અજ્ઞાન ભાવના બધા મોહભાવો ચારિત્ર બોની બધું આપણું સમાજમાં ઉદયમાં આવતું જતું જાય જેમ જેમ તેમ તેમ આપણે આ નહીં હું શુદ્ધ આત્મા હું શુદ્ધાત્મા બરાબર તમે તમે હું શુદ્ધ આત્મા પણ તમે કહેવા કે જેમાં હું ભરાઈ પડેલો એવા શું કહ્યું હું ભરાઈ પડ્યો એવા એવા તમે પણ છું એટલે આજે મારી સમક્ષ આવ્યા છો તે મારી ભૂલથી આવી શકો એક પરમાણું શકે એવું નથી બરાબર આવ્યા છો તો મારી ફરજ છે તમને જોવાની જોવું એટલે ગયું પાસ થયું આ પાસ ના થાય પાસ બધા એક્સસાઇઝનું હોય બધું પાસ વાળા બેસે ને ત્યાંથી ગાડી બહાર જાય માલ જાય તો જવું થોડું નહીં જાય છાની માનું કાઢી લેતો જુદી બધી ખ્યાલ આવે ને એટલે આ બહુ મોટું સૂત્ર બહુ ગંભીર છે અને આપણે અક્રમ માર્ગનું છે પણ આ ક્રમ માર્ગમાં એટલું જ લાગવું પડે છે પણ ક્રમમાં જુદી રીતે લાગવું પડે છે બરાબર એટલે કે એમના જ્ઞાની કૃપાથી પરંતુ આ કારની વાત છે આ તેમ ચોથા હારામાં પણ એ રાગથી મુક્તિ થવાનો કરતા માર્ગ હતો આખો એમાં પણ આપણે દ્વેષ પરિણામો ઊભા ના થાય એવી રીતે બધા રાગ ઉદયો વ્યવહારોમાંથી નીકળી જવું એવી રીતે સરવાળ તો દ્વેષ જ છે દાદા ભગવાન પ્રકાશ પાડ્યો છે કે એમને બહુ આ છે અમારી બહુ શોધ છે આ તો ઓરિજિનલ શોધ છે મૌલિક ક્યારેય પણ ખુલ્લી નથી પડી એવી બરાબર કે દ્વેષમાં જ રાગનું બીજ પડે છે ઓહો એટલે કે જેવી રીતે મન તો મન જન્મ્યું કેવી રીતે જોઈએ તો માં પણ જોઈએ તો માં કહીએ રીતે રાગ દ્વેષમાં પણ યાદ પ્રમાણે એમનું કહ્યું બહુ સુંદર કહ્યું છે એમને તો દ્વેષ જન્મ ક્યાંથી થાય છે એમને બહુ શોધી એમના જીવનમાં એમના જીવાય એમનું જીવન જ એવું રીતે ગયેલું એ બધા પ્રસંગોમાંથી બધી રીતે પસાર થતા જાય પણ બધું સમજ નહી થાય બહુ એ તો કેટલા અવતારો નું આ બહુ ગંભીર એટલે દ્વેષ નો જન્મ રાગમાંથી થાય છે એટલે કે દ્વેષમાં રાગ બીજ પડે છે અને રાગના દ્વેષમાંથી રાગના બીજમાંથી રાગ તૂટી પાછા દ્વેષ થાય છે એટલે આ કોઝ ઇફેક્ટ કોઝ ઇફેક્ટ કહે છે કે મૂળ આ દ્વેષ એટલે દ્વેષથી મુક્તિ થવી એ બહુ અપૂર્વ મુક્તિ છે મોટા મોટી મુક્તિ અને તો જે વિત્ત દ્વેષી થાય છે એ પ્રાપ્તિએ કરીને થાય છે અને આપણે આજ્ઞાધર્મના પુરુષાર્થી આપણને દ્વેષના બધા પ્રસંગોમાં ક્યાંય પણ મુક્ત થયા જ તો મુક્તિ રહી શકીએ એટલા માટે જરાક આટલું સમજીને ગોઠવણી કરી લેવી પડે આપણે બરાબર એ આ વગર તો રહે જ આપણે અને કોઈ પણ વસ્તુ આવે છે આપણી સમક્ષ વ્યવહારમાં ઉદયથી તે એની જાતે નથી આવતી એ આપણી જ બધી આવે છે આપણી પાસા મેં હમ માટે કે આપણે એને મેલી કરી તું એ અવસ્થાને એ ચોખ્ખું માટે એટલે દાદાએ અવસ્થા માટે બહુ કહ્યું છે કે આપણી એક અવસ્થા બગડે નહીં એ ખાસ જોવું મહાત્માઓનું ખાસ ફરજ એ છે જેમાં સજાગતા બહુ માગે છે જે બગડી ગયેલી અવસ્થાઓને પાછી સૌરી કરી નાખવી સોખરી કરી નાખવી એ બહુ જરૂર છે પછી એને પેન્ડિંગ નાખીએ એટલે એ અંદર બહારરૂપ થયા વગર રહે નહીં અવસ્થા અવસ્થા એટલે આ કારમાં પાંચમા આરામાં આપણું અવસ્થા લક્ષી ત્યાં સુધી જઈ શકાય છે અને ત્યાં સુધી તૈયાર થાય આપણું પૂતગર બધું અને ચરમ શરીરમાં જ પર્યાયમાં પરિણમે પર્યાય પર્યાય પર્યાયમાં જાય અને પર્યાય સમય સુધી સમય વર્તી સમય વર્તી એટલે વર્તનનો ભાગ આપણો મહાત્માઓ માટે આજ્ઞાધર્મથી હોય છે કરવા પણ કરવા પણ નહીં એટલે મહાત્મા એ મહાત્મા માટે મહાત્માઓ સાથે એવી રીતે રહે કે વર્તે વર્ત આવે ને વર્તનાના પરિણામો અનુબોધ ના કરે શું કહ્યું એ તો જ એક આપણે સંઘમાં એકબીજા સાથે રહ્યા ને એવું તો થઈ શકશે એટલે એમાં બહુ જાગૃતિ માગે છે અને જો આપણને ખબર પડી કે અહીંયા આમના નવું હોવું ઘટતું તો એને સરખું કરી લેવું જોઈએ અને પછી એકબીજાને સાથે તો પણ કરી લેવું બહુ વધારે સારું પડે તો એ સત્સંગના બધા પ્રસંગોને બધા પરિસ્થિતિ બહુ સારી થાય સુમેર ભરી આ બહુ ગંભીર સૂત્ર છે બહુ માગત છે વિસ્તાર આગળ જઈએ શ્રેણી અઢારમાં સૂત્ર સોળમું આ કાળમાં દ્વેષ એ બાધક જયારે ચોથા રાગ એ બાધક હતો પણ એ કરતા ભાવને સ્વરૂપે છે અહીંયા અ કરતા સ્વરૂપે છે સમજે બંને જગ્યાએ દ્વેષ મુખ્ય છે આ દાદાની શોધ છે દાદાની બહુ સુંદર શોધ છે ક્યાંક છે અત્યારે પૂછ્યા છે જરૂર છે સમજવાની લઈએ ત્રણ છે લઈ લઈએ ચાલો એને શ્રેણી સત્તર માંથી પૂછ્યું છે હું શુદ્ધાત્માસન છે સમજ્યું એટલે નિધિ ધ્યાસન ને નિધિ ધ્યાસનની સૂક્ષ્મતા એ વાત કરી છે આ શું નિધિ બધા પ્રકારો છે ધીમે ધીમે પ્રગટ થતા આપણને અંશે અંશે કરીને જે ઓછા પ્રમાણથી હોય તે મધ્યમમાં આવે અને પછી ઉત્કૃષ્ટ પ્રાણાયામ આપણને પ્રાપ્ત થાય સરખા સમજાયું હમ એટલે છેલ્લામાં છેલ્લું પરિણામ દાદાએ આપતા સૂત્રોમાં બહુ છેલ્લા સૂત્રોમાં સમજાવ્યું છે પ્રમાણે કે છેલ્લામ છેલ્લા રીતે આ નિધિદ્યાસન સ્વરૂપ નિધિદ્યાસન એટલા માટે કે એ ચર્યા વિતરાકચર્યા છે વિતરાક ચર્યાને આપણી સમજાતી જાય એટલે આપણે એને અનુસરતા જઈએ છીએ સમજણ વગર નહીં અનુસરાય આપણાથી એટલે ચર્યાનું અનુસરણ એ બહુ અગત્યનું છે ચર્યા ચર્યા પરિણતિ એટલે કે રિલેટિવ વ્યવહાર જોડે આપણે શુદ્ધાત્મા કરીને આપણી પરિણતિ હોય વ્યવહાર બધા વ્યવહારોમાં પણ વ્યવહારોમાં પણ તે વ્યવહારની પરિણતિ એ દશા સ્વરૂપ બહુ સુંદર બની જાય છે આપણી સમજે મહાત્મા એટલે જાણ જેવી બની હોય તે આપણે તો આપણો ઉપયોગ ગોઠવે જ રાખવો દરેકે કારણ કે દરેકના અને આજ્ઞા ધર્મ આપણને એક જ મળી હોય છે બધાને છતાં પણ એ વ્યક્તિગત આજ્ઞા છે અને મન વચન કાયાથી જ આપણો મોક્ષ થશે એટલે મોક્ષની બાબતમાં દાદાએ બહુ સરસ ખુલાસા કર્યા છે આત્માનો મોક્ષ નથી થતો એ તો સ્વભાવથી મોક્ષ સ્વરૂપ છે પણ વ્યવહાર પૂદગલનો મોક્ષ થાય છે પૂદગલની શુદ્ધિ થાય છે સમજ એટલે અહંકારથી અહંકાર શુદ્ધિકરણનો માર્ગ છે અને શુદ્ધ અહંકાર થાય છે એટલે ફાઇલ સ્વરૂપ અને સંભાવ નિકાલ સ્વરૂપતિ એટલે આપણા બધા હજુ હિસાબો બાકી છે ને ખબાવાના બધા એના કારણે સાથી કે હું નિર્ણય નિશ્ચય કેવળ શુદ્ધ આત્મા છું એટલે કે એમાં શુદ્ધાત્મા એ દ્રષ્ટિએ કરીને આ હેમાં જે છે વ્યાજ્ઞાધીનપણે એની ફાઇલોનો સંભાવ નિકાલ કરે છે અને એમાં કરતા નથી પણ પુરુષાર્થથી છે અને પુરુષાર્થમાં એને પ્રતિક્રમણો કરવા પણ એ બધું પુરુષાર્થના ભાગમાં જાય બધું એમ બધું આવી જાય છે એટલે આજ્ઞાધર્મમાં તો બધું જ એમાં આવી જાય છે શું પુરુષાર્થ હોય પરાક્રમ હોય બધું જ છે બીજું છવ્વીસમાં એકસો ને સિત્યાસી સૂત્ર નંબર દશાનું નિધિ ધ્યાસન હોય આપણે વાત કરીને દશા દશા એટલે અંતરાત્મા સ્વરૂપે આપણે આપણા બધા મહાત્માઓને અને દાદાની તો એમની છેલ્લી પરિણતિ આખી એ સતત વ્યવહારની પરિણતિ નોખી જ હોય અને પોતાના શુદ્ધાત્મા શુદ્ધ ચેતનની પરિણતિ એટલે પૂતગલને દિતપુતાના સ્વભાવ હોય છે જે એમની આટલી અદભુત દશા દશાનું નિર્દિદ્યાસન હોય દાદા ભગવાન કેતા હતા કે અમારું નિદિદ્યાસન એ અમારી દશાનું નિદિદ્યાસન છે દશાનું દશાનું એટલે કે એમને તો દેહદારી પરમાત્મા કહ્યા છે ને જ્ઞાની પુરુષને એ તો નાનું નાના વાક્ય છે પણ એમાં બહુ ગંભીર અર્થ છે આખો દેહધારી પરમાત્મા લૌકિકમાં એકદમ બોલી શકે નહીં કોઈ ના બોલી શકે અને દેહ ક્યારેય પણ ભગવાન થઈ શકતો નથી દાદાનું વિધાન બહુ સુંદર છે સમજાવે છે બધું પણ આ બધું બધે અર્થે સમજાયેલું હોય જો એકબીજા સાથે ના હોય તો ઓડનું ચોર થઈ જાય સમજાયું છે શું કહ્યું છે એટલે વ્યવહારથી વ્યવહારથી વ્યવહારથી અને નિશ્ચય થી બેવ રીતે લાઈન આવે છે એ વ્યવહાર ને નિશ્ચય પડતું સમજાય છે ને એટલે દ્વૈત પણ એ ન દ્વૈત નઈ ગયું એટલે આપણે મહાત્મા જે પદ મળ્યું છે દશા છે નિર્મય થઈ ગયું કેમ નીચું મન રાખ્યું ચાલો સત્સંગ થઈ ગયા કવિરાજે પદ લઈએ શાંતિ જાળવજો એ આપણો વિનય ધર્મ છે હમ ચાલો આ ધીરુભાઈ છે કે શું કે છે કે હું જેમ છે તેમ ઓળખાવશો સમર્પણ કરે છે હું રિલેટીવ નામધારી છે કહી હું રિયલથી શુદ્ધાત્મા છે નિશ્ચ વ્યવહારથી તેતાલીસ પ્રકારે હું આવે છે હું વિજ્ઞાન સ્વરૂપ તેમ આવે છે આ શું પૂછું બધું હું શું છે એ નથી લાગતું એમાં હું જ છે નહીં તો નથી આવ્યું કઈ થી જન્મ્યું કઈ થી હું જન્મે કઈ થી સમજાશે ત્યારે પછી નંદો નીકળી જશે નહી તો પાછું એટલે દાદા એ કહેલું કે હાથી મોક્ષ બધું એક્સેપ્ટન્સ બધું કવિરાજ તો થોડું મારે જવું પડે એવું છે મહાત્મા હલો જય સચ્ચિદાનંદ સવા છ વાગ્યા સુધી આપતા સત્સંગ અને કવિરાજના પદો કાર્યક્રમ ચાલુ રહેશે ત્યારબાદ પ્રસાદી અને રાતના આઠથી દસ પદોને ગરબા આ જ જગ્યાએ રહેશે આવતીકાલે સવારના છ વાગે પ્રાત વિધિ રહેશે અને નવથી સાડા બાર મહાપ્રકાશ પર્વની ઉજવણી રહેશે જય સચ્ચિદાનંદ